પેલો પ્રશ્ન તમારે પૂછવા પેલા પ્રશ્નમાં આપડે કેવળ વિવેક ને વળગી રહીએ પૂર્ણ જીવે કરો આપડે પૂર્ણ જીવન જીવીએ વિવેક ને એટલે કે વિવેક પૂર્વક આપણે જીવીએ અને વિવેક ને જ વળગી રહીએ વિવેક ને બધી વળગી રહીએ બોટ મરાથન દર્શન જક્તિવિધિ બહુતે સન્માનનીય વળગી રહી હૈ વળગી રહી હૈ વળગી રહી હૈ હા બરોબર બરોબર જાગૃતિ રે જાગૃતિ હમગો જતી રે ઉગારીવા કે શું કરવા રાખા ડાડો હવે જાગૃતિ થે હવે કેવીતા પ્રાપ્ત કરવાણી આપણે ઠીક છે પૂરો થયો વૈયક્તિક વિકાસમાં બાહ્ય તત્વ ફેરફાર કરી શકે કેમ અને કરે તો શું કરે તેમ થઈ શકે તો એના ખોટા અસર નું વાવેલું લડવા માંથી ઘણા જાય માણસો ને બાહ્ય તત્વ કરતું હોય તો મને ખબર નથી મને ખબર નથી એટલે પૂછું તમને મને ખબર નથી કેસર થાય અસર છે બધી ભાગ્ય તત્વ ની વાતા બધી ભાગ્ય તત્વ ની ભરફોગ બોલ્યો નઈ બાહ્ય તત્વ જે મેં બાહ્ય તત્વ લખ્યું છે એ જ્ઞાન થી દૂર થનારું અંદર છે બાર નું ગ્રાફ્ટિંગ કરી વિકાસ પામે અંદર ગ્રાસિંગ પાવર છે મૂળ કરતા છે અંદર અને ગ્રાસિંગ પાવર છે જે બહાર નું ગ્રાસિંગ કરીને પોતા એ વિકાસ પામે મેરે બધું માન બહાર થી જ સસ્ત સાકર તો ભણે રહ્યા ને કે આની કરતા તો બહાર થી હા બહાર થી શિકાર જા બહાર થી એ જે આ પ્રશ્ન પૂરાજો કરું તમે મારે એવું માનું છે કારણ કે મૂળ વસ્તુ નથી પોતે નથી બન મન તો બઉ સારી પ્રોબ્લેમ છે તમે એને વિરોધી બનાવ્યું મન ઠગારું હોય છે કે દુશ્મન પણ છે તમારા અભિપ્રાયો તેની ગ્રંથિ છે તમારા અભિપ્રાય પ્રમાણે ગરીબ છોકરા બઉ સારો છે અને કલાક પછી ચાર ફોડીને કોલેજ નું સર્ટિફિકેટ સારું બાપ તરીબે દ ઈશ્વર સાધના માં મન વાંધા જેવું ભરોસો કરવા જેવું નથી લાગતું મારફે બેંક માં રૂપિયા ગણતી બધી ઓનલાઈન જે રૂપિયા માટે એટલે સ્ટનો નાઈ ન જોઈ રીતે બદલ ઇન્ટરેસ્ટ કેવી રીતે કરી આપીએ તમારે મારાથી કયો નહીં મન ને જીતે જગત ને જીતી ગયો હવે એને નાખો કેવી તો અમે ખાણા માં જે ધોળો પાડીને એને નાખવા ને